ંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે ઇન્દ્રિયો અંતઃ કરાણ તથા જાગ્રત સ્વપ્ન ને સુશુક્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થુલ સુક્ષ્મ કારણ એ ત્રણ શરીર दुखी के पीजी महाराज बोल के सर्वज्ञाए અને કેટલાક દેવતા થાય છે તથા કોઈ વાત સિદ્ધ થતી નથી માટે શાસ્ત્ર માંથી આત્મા અનાત્મા ની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખ વાત સાંભળીને જાણે જે હું આત્મા અનાત્મા ની કરી લઉં એ જીવને પોતાના વિશે વાંચતા હોય આવે કેટલાક સિદ્ધ થાય છે <laughs> अन प्रकार परम पद ने पर्व भगवानी उपासना बड़े पा પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી માટે શાસ્ત્ર પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે ઇન્દ્રિયો અંતઃ કર્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ તકી જીવ નું સ્વરૂપ છે એમ નો કેવાય દ્રઢ નિશ્ચય કર્યો હોય ને કે નથી હજી આ વાંચ્યો ને તો ધ્યાન નથી નહી તો આમ ઝલક આવે પણ ઝલક નથી આવતી અંત ને પ્રાણ આમ પ્રાણ શા માટે લખ્યો એ વિચાર જ નથી આવ્યો એનું આમ લખ્યું છે વાંચે જ નામ ગોખી રે છે એટલા પુરતું હવે પ્રાણ શું કામ કરે અને કઈ વસ્તુ છે એ નક્કી કરી માથું હલાવું છે ત્રણ લીધા પાછા ત્રણ લીધા પછી કોને કયા જાગ્રત સ્વપ્ન ને સુરક્ષા ત્રણ દેહ છે પછી તથા તથા કારણ મેળ માં નથી શું કયું પણ સાંભળી નથી અનુભવે નથી કર્યો આ તો એ કર્યો આપણે નથી કર્યો કોને પ્રશ્ન કર્યો તમે એને કર્યો છે મારા માથે લઈ ગઈ છે આપડે સત્સંગ મારે આપણે ભાગીદાર બની જાય પાં લાંબુ લાંબુ કહ્યું મળે છે કે નહી ખાશું પીશું ને મજા કરશું અને પછી ક્યાં ગયા એની કઈ ચિંતા નહીં ન જવું કહેશે ને એવું ચિંતા ખરી પ્રાણત સ્વપ્ન થોડું સૂક્ષ્મ કારણ એ હું નહીપર એવું મનાવવું જોઈએ શાસ્ત્ર વાંચીને મન નક્કી કરી આ બરાબર નહી પણ પછી એનો અનુભવ જ્ઞાન નથી આવતું અને પછી આપણા વિચારો કાયમ રહેતા નથી અને જગત ના ચડી જાય છે તરત તરત તરત એટલે આવડવા હવામાં ઉડી જાય છે એટલે દુખ્યો વર્તે ए? हैं। संकल्प नहीं होते दुख्यों है। दुख्यों दुख्यों हैं। क्यों नहीं। बोला। पथे श्री जी महाराज बोला अपने कोई के लिख हम કેવી રીતે જુદી સિદ્ધિ છે એ બધા સિદ્ધિ જુદી આનંદ પ્રકાર ની પામે છે તથા આપણે આ વાત કરી ને હાવ ટૂંકી કરી નાખીએ કરી નાખી કોઈ ને ઉપાસના કઈ જ નથી આટલું બધું જેનાથી થતું હશે ત્મા ની વિગત સમજીને અથવા કોઈ મોટા સંતના મુખ થકી વાત સાંભળી ને જાણે છે હું આત્મા અનાત્મા ની કરી લઉ એમ વિગતી થતી નથી ખબર ના પાડી કરો. ઉપાસના થવા માંડે પણ ઉપાસના શું કેવાય બોલી લેવું એટલે ઉપાસના એમાં છે ને ભાઈ આ સાધન થી ઉપાસ થાય એવું જ પેલા ઉપાસ આ બધા રક્તો આવે એમ આ બધા ને સાધનથી સિદ્ધ થાય કોઈ સર્વજ્ઞ થાય ઉપાસનાકી કર્યું અઘરું તો છે જ ને એટલે હવે નક્કી કરી લીધું આપડે ઉપાસના ઉપાસના ઉપાસના એટલે ઉપાસના જ આમ પેલા ડાણી ડાળીયા જેવું થઈ ગયું હોય ને એમ હવું શું કેવાય હા માળા માળા ને એવી વસ્તુ નથી હોઘડી કહી દઉં કે જોઈ લો ઉપાસ હે ઉપાસના તો માલી ભાવના એને બદલાવવાની પણ ઈ ભાવના કેમ કેવી બેઠા હો ને ભજન કરો માળા ફેરવો તમને કાયમ એમ છે કે મારું પડખે ભગવાન બેઠા છે યાદીમાં છે કાયમ ધન્યવાદ ઉપાસના ઉપ એટલે સમીર સમીર માં જ બેઠા ઈ ભાવના કાયમ રાખીયે છે સાંભળે છે બધું એટલે ક્રિયા બદલી જ જાય ક્રિયા બદલે તો ઉપાસના ક્રિયા બદલતી નથી એટલે ઉપાસના નો કહેવાય કીધી થયા એને ઉપાસના વગેરે એ ઉપાસના ને કહેવાય ભગવાન ની બીક રાખ્યા વિના કોઈ આગળ વધતો નથી હું કેવું છે જો એની બીક એટલે પાસે બેઠા છે એટલે બીક જોઈએ ને પાસે બેઠા કહી ક્રિયા કરી કેમ શકે એનાથી છુપાવી કઈ વસ્તુ અને આપડે છુપાવી કામ કરીએ છુપાવો છે એ જીવને જેટલી પોતાના ઇષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્મા વિવેક થાય છે પણ ઈષ્ટદેવ બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી અને જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષણ ભક્તિ છે તેને તો સર્વસાધન સંપૂર્ણ થયા છે અને જેને એવો પ્રેમ ના હોય તેને તો ભગવાન મહિમા સમજવો ભગવાન તો ગોલોક વૈકું જેવા જણાય છે જણાય છે અને મરતી લોક ને વિશે તો એ મનુષ્યની સેવા ભગવાન ની મનુષ્ય સેવા કરે છે અને દીવો કરે ત્યારે ભગવાન છે અને જયારે બ્રહ્માંડો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમયે भक्त ने भगवान, भगवान महात्म्य सहित भगवान ने विषय निष्ठा है वैराग्य बलो बल भक्त हो तो समझेज समझे गे पापी होने अंत समय जो स्वामी नारायण न उच्चारण थे तो सर्व पाप थकी छूटी ब्रह्म मोहल्स निवास करे તો જે ભગવાન નો આશ્રિત હોય તે ભગવાન ના પામે એમાં શો સંશય છે દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું એટી વચના મતન રીતે પ્રથમ પ્રકરણ નું છપ્પન મુ થયું હું કહ્યું ચૂંટણી વખત આવ્યો પાછો ખરો ઘણા ચૂંટાવા દાખલ થાય ચૂંટાઈ પણ દિલ્હી ની પાર્લામેન્ટમાં મને જગ્યા નો બળી નક્કી હોય આ રાજ્યની ચૂંટણી એમાં કોઈ ચૂંટાઈ ને આવ્યો એટલે હું ચૂંટાઈ ને આવ્યું પાર્લામેન્ટમાં જવું છું આગ્રહ કરે બાંધી આવ્યો એટલે હું તો ત્યાં જઈશ અમદાવાદ નથી મારે બે હશે ને આપણે નકી જો પાસ થાય પછી ક્યાં જશું આ તો બારો બાર પાર્લામેન્ટમાં જ વયું જવાનું ભાઈ આવું પાર્લામેન્ટમાં જવા માગે છે કે નક્કી કરી રેજો ને આપડે ભગવદી ધરીયું નામ પહોંચી જાય ને બઉ જાણવાનું માગે ભાઈ શુદ્ધ સોનું ના થાય આ બધું હસવું આવે એવું છે નક્કી કરી રહ્યા છો જોઈએ કરવું જોઈએ અઢારસો છોતેર ના ફાગણ સુધી દ્વિતીયા દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર દરબારમાં સાધુ ની વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા जे, मुक्तानंद स्वामी पूछू महाराज मोक्ष नी महाराज बोलिया भगवान स्वरूप न અને ભગવાન નું જ્ઞાન જાણવું એ બે અસાધારણ મોક્ષાંત છે કોઈ બાપા છોકરા જેટલા છે બાપા પણ કેટલા તો ઓળો થાય વાંધો કોઈ છોકરા નું પૂછે બાપુ સમજો વાડીમાં રીંગણી વાવી છે એટલે મને પૂછે છે કે રીંગણા કેવા થયા છે એટલે દહો કેવા કથા વાર્તા ખરી પણ લગભગ પ્રશ્નોત્તરી માં દેવાના કયા મોક્ષ ના સાધન ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન અને ભગવાન નું યથાર્થ મહાત્મા નક્કી કરી રાખવા જોઈએ ને જગત વિક્ષેપ વધારે છે એ યથાર્થ થવા દેતું નથી દેહ ભાવ ને સિદ્ધ કરવામાં નડે છે ભગવાન ના સ્વરૂપ નું યથાર્થ જ્ઞાન આ દેહ ભાવ આડો આવે છે એટલે યથાર્થ થતો નથી પછી હલી મુક્તાનદ સ્વામી એ પૂછ્યું છે ભગવાન જે સ્નેહ તેનું શું રૂપ છે પછી અને જયારે જે ગુણ વિચારી કરે તે તો જયારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ ત્રુટી જાય માટે એક તો જેમ થયું હોય તેમને તેમ રહેવા દેવું પણ વિચાર કરીને વારે વારે સ્થાપન ઉત્સાપન કરવું નહીં ભગવાન સંગાતે છે તે હું ભગવાન હેત કરવું અને એ હેત ને મૂળપણા નું હેત કહીએ અને ભગવાન મહાત્મા ભગવાન મહાત્મા જાણીને જે હેત થાય છે જે સ્નેહ થાય અને મહાત્મા કરીને સ્નેહ થાય તો મહાત્મા ગુણ નો વિચાર ગુણ નો વિચાર આવે અને મહાત્મા આવે તો ભગવાન મૂળ ગણવાનો સ્નેહ કરવા નિષ્ઠામાં ખામી આવે પણ ભગવાન માં છેલ્લે મહાત્મા જ્ઞાને કરીને જે એક થાય છે એ તો જુદી જ રીતનું છે ગુણ વિચાર કરતા સહજ રીતે ભગવાન કે સ્ને બોલવું જોયું ત્રણ સ્નેહ ને ત્રણ પ્રકાર એક તો મૂળ એક ગુણ ના વિચારે કરીને થતું સ્ને અને એક સહજ રીતે મહાત્મ જ્ઞાન એક પ્રશ્ન એ ને ગુણ ને વિચારે કરીને જે સ્નેહ થાય અને મહાત્મ જ્ઞાને કરીને સ્નેહ થાય મહાત્મા સ્નેહ નો કરવો એમ પછી ના પડે આપણે કરવું કેવું જોઈએ ગુણ સામાન્ય રીતે અમુક ગુણો સામાન્ય આપણે લોક ડાય ના હોય કે આવી રીતના એવા નિર્વિકાર અને એવા છે એવા મહાત્મે ઉપરલા ગુણો નો વિચાર કરીને કયો હોય સ્નેહ એનો વિશ્વાસ નહી ભગવાન નો જાણીને જે સ્નેહ થયો હોય એ ગોળના વિચારના સ્નેહકર્તા વિશેને વધારે એમ કે ઉત્તમ ગણે કામોડ પણ હું કામ વાત નથી જાણતી રઘુજીロスને ઉડણું છું ઉડ પણો જો મહારાજી મહારાજ પત્યાવા કાય પાબાનો ઉપવાસ ન કરો તકલી અલરગી છે ને તકલી એલર્જી છે તકલી ખબર ભજે બોલે નહીં આ મધુ ખુલ્ડ ઊંડા ઉતરે આવે ઉપર સ્વામી આવે પતી જ્ઞાન છે પણ આ બંધ આપડે મૂળ પણ થાય આ તો બઉવાનું મહાત્મ જુદિત સમજાય એટલું હારું મેપાવીને બે પત્રિકા રાજુ છે એક બોલે આવી બીજો સાંભળી ત્રીજા ને કઈ ત્રીજો ચોથા ને કઈ રાજુ કલેક્ટર થવા આવે સમજવું પણ એ કહું છું ને એ જ્ઞાન વિના બોલી નાખે ખરેખર આપડે ભગવાન ભગવાન ભગવાન કહીએ છીએ ને પણ એના છે ઈ ત્યાં કઈ આપડે માનતા નથી સામાન્ય જનતા નો ક્યાંથી એવી વાતો લાવી પણ દસ દિવસે કોઈ દીકત એમ જયારે ભગવાન ના ગુણદાન ગાય થી લગભગ હવા ઉતારી પછી શિવાનંદ સ્વામી પૂછ્યું છે સત્સંગમાં રહેવાનો ખબ છે તો પણ કેટલાક તો પણ કોઈ અયોગ્ય સ્વભાવ છે તે કેમ કરતો નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ના આવે ત્યાં સુધી સત્સંગ નો પૂરો ખપ છે અને તે સ્વભાવ છે ક્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક પુરુષ હોય જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય અને તે પુરુષે આપણા ભાઈ મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્ર પણ ન રહે અને તેનું માથું કાપવા ને તૈયાર થાય પણ એની ઉપર વૈભાવ આવતો નથી અને તે સ્વભાવ પર રીસ નથી તો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જો જેવું ભાઈ માં હેત છે કોઈ દેખાતું હશે સ્વભાવ આપણો આપણને નડે છે સ્વભાવ જ દેખાય નઈ ને એ બધા બંધ કેમ બે બં કેમ બેસારશો ઓળખવો પડે ઓળખતા હશે ને બધા ના સ્વભાવનો જ ગુણ છે હું તો સાચું ને કઉ પછી ઓળખવાનું ક્યાંય થઈ જાય ભૂલું એમ તો કઈ છે એ સ્વભાવ જાય અને જેવું ભાઈ માં છે શા માટે જે જીવ તો અતિ સમર્થ છે કેમ જે મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્ર છે માટે જે કરે તે થાય પ્રથમ પ્રકાર નું સત્તા કેટલી ક્ષેત્રજ્ઞ કહેવાય સ્વાધીન પોતાને આધીન કરી જાણતો હોય કેવી રીતે થાય જાણો છો ને સ્વભાવને કોઈ પેલા પોતાના સ્વભાવ ને જોવાની કેવું નથી ખબર નથી કે આ સ્વભાવ કીને કેવો કેવો હોય સ્વભાવ કેમ જાય અને ઈ આ કેમ મનાવા દે ભગવાન નો માર્ગ દુશ્મન ને બેળો રાખ્યો એટલે માર્ગ માં નડે ન સ્વામી નારાયણ સ્વામી નારાયણ દરબારમાં જે પરમહા ત્યાં વિરાજમાન હતા અને સર્વા ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ તથા દેશ દેશ સભા કરાવી બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલા પ્રશ્ન કરો પછી મુક્ત સ્વામી પ્રશ્ન પૂછ્યો છે ભગવાન ના ભક્ત ના અંતર માં રજો ગુણ તમો ગુણ ના વેગ આવે ત્યારે ભજન સ્મરણ સુખ આવતું નથી તે ગુણ વેગ કેમ ટીજી મહારાજ બોલા એ પ્રવૃતિ ના કારણ તો દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે શાંત ને સંઘે કરીને ટળે છે અને જે રજો જે રજો ગુણ તમો ગુણ ના એ બે કરીને પણ ના ટ સંસ્કાર ને યોગ્ય કરીને છે માટે બ્રહ્માનંદ સ્વામી પછી આનંદ સ્વામી પૂછ્યો છે પૂર્વ ના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે જયારે શ્રીજી મહારાજ બોલે છે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાક પામે અને મોટા પુરુષ નો રાજીપો થયો હોય તો રાજા થાય તો નાશ થઈ જાય પછી વળી આનંદ સ્વામી પૂછ્યો છે મત્ર કરી દેહ સંબંધી કોક આપડો હોય સ્વભાવ એ આત્મા નો વિચાર કરે ટળી જાય આગળ એવું તો વિકળતી નથી ને નિષ્ઠા ન હોય પૂરી પૂર્વ ના સંસ્કાર ક્યારે ટળે જો ટુ બધું બતા જેમ ટળતા હોય એમ ટાળવું આપણે હે ટળ લાવું આપડે સ્વભાવ ટાળવાનું કોણ બતાવે આ તો આનંદ શાસ્ત્ર ના સાર રૂપે શ્રીજી મહારાજ આપણને બતાવે આપડે તકલીફ લયું નઈ તૈયાર એને કરી દીધું હવે તો મોઢામાં જવાય છે અને ભગવાન આખું જગત ભગવાન ભગવાન એમ કે છે ને લગભગ ભગવાન ને નામે નાસ્તિક ઓછા હોય પણ એમ ભૂલ્યો ન થાય એમ તો બોલે હોય ભોજન ના હારાહારા નામ લાવી તમે યાદ કરો પેટ ભરાવી ને નામ લીધે કઈ ન કરવા શીખવું જોઈએ કરવા શીખીયે તો કામ થઈ જાય બરાબર ને હંમેશા નો અભ્યાસ હોય તો થાયડ પડી જાય હું મારી જાણે એમ કઈ કરી નાય મે ભગવાન ને દયા કરી કેટલું સરસ સમજાવ્યું છે પણ જો આ નિર્માની થાય તો એના એ દોષ ટળી જાય અંગે હોય તો આત્માના આત્મા ના વિચાર આપણા પ્રયત્ન થી ટળે છે જે લખવાની ખતર લખ્યું છે કેમ અક્ષર સાંભળી આ બધું નક્કી છે ને આપડા વાંચવાના ભાગ માં પણ એને આ ચર્ચા જ નો કરવી હોત તો આપડે ક્યાં વાંચત એ ચર્ચા કરી જ હોત તો આપડે જાણી જાત ને પાછા કેટલી પણ આપણે તો એક પગ આવી અક્ષરધામ માં એમ આ તો બઉ સમજાવી છે મારા બધી વાત સમજાવી છે થાય એવી છે એમને જોયું કૃક્ષ તો હું જોઈએ છે કેવો મોક્ષ ખબર એમને મળી જાય એટલે સમજ મહિનો હ પછી વળી આનંદ સ્વામી એ પૂછ્યું છે મોટા પુરુષ રાજી થાય પછી શ્રીજી મહારાજ બોલે છે મોટા નિષ્કપટ થઈ જ વાત કરતા હશે રાખીને ખબર પડે એટલે પોતે જોવે જેવો હોય એવો દેખાવા વાત કરે હવે કપટ નાખજો એટલે કેવી રીતે હાલે સમજ્યા સરળ થઈ જાય સરળ થઈ જાય તો ઘણું સરળ થઈ જાય સરળ બોલો પ્રથમ ક્રો લો અહંકાર અને ઈર્ષા એ સર્વ નો ત્યાગ કરે સર્વ ત્યાગ કરે ત્યાગ કરવાનું નિષ્કપટ થાય તો નિષ્કપટ વેતન નક્કી ન હોય અને છતાં એને ગમે તે કેવી કબૂલ કરવાનું જ હોય ગુલામ નો અર્થ જોશી સંતો માં ગુલામ થવા માંગતા છે કોઈ હા સંતો ની વાત અમે છોકરા ના ગુલામ જ છીએ ને હા એ ગુલામ ખરા ઈ તો ખુલ્લી રીતે એવું આ સાધુ નો રહી શકે શ્રીજી મહારાજ આ સાધુઓને કેવું લખે છે બઉ કેવું બતાવે આઠ જ કલાક કામ કરવું નોકર ચોવીસ કલાક ગુલામ ચોવીસ કલાક કઈ મર્યાદા ન હોય કઈ ગુલામ કેવાય ટોતલ અસ્તિત્વ નહીં ને હું થઈ બીજાની સામુ જોતો જ નથી પોતાની ભૂલ ને જ ઓળખે છે એની આ વાત છે અને પોતાની ભૂલ ને ન ઓળખી પછી મહાનુભાવાનંદ સ્વામી એ પૂછ્યું છે એ મહારાજ સત્સંગમાં રહેતે તકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાન ની વૃદ્ધિ અને વૃદ્ધિ થતી જાય બોલો વાંધો પછી બેલ પડી નથી ભઙ મા�િણ ખા�ા�ા�ા� ઙા�ા�ા�